હુમંત ના મનુષ્ય લોકો માં મનુષ્યો માં પૂજાતા હોય એવા મહા મનુષ્ય પોતાનું સુખ બિદાન આપી દેવું પોતાનું ભોગવવા જેવું એ પણ બીજા આપી દેવું એ સુપર હિમાન થાય એ મારો બાવીસ વર્ષી સ્વભાવ હતો બાવીસ મનપણ થી જ કઈ જેવો ખરો મન માં શ્વાસ નો ગુણ હોય શું હોય સાસ બધા માં થઈ ગયો હતો મારી પાસે નહીં કોઈ સેકન્ડ એ બન્યો નથી હું જે પૂછ્યો જે પ્રશ્ન પૂછ્યો પરાર્થવાદી ઘણા પુરુષો હોય છે કે ઘણા વિશે આપણે જાણીએ ને એટલે ઘણા આપણે દાદા એ કીધું કે પુરુષ જે છે એ પદાર્થ ની જ પોતાનું પાછળું છે સંત પુરુષો सत्पुरुषो सत्पुरुषो एवं संस्कृत नो श्लोक हैुषा पदार्थ घटता स्वास्थ्य स्वार्थम स्वास्थ ने छोड़ी આ બીજા લોકો નો કામ નો નહિ તમને સમજવાનું નહી ખબર પડે એમનું કદું નહી અમારું જ કું હતા <takersical noise> હવે okay. કરે તમને કેટલા મળ્યા હતા ગુજરી ગયા પણ ગણિત ના શિક્ષક હતા એ ગુજરી ગયા અરવિંદ આશ્રમ માં હતા ગણિત પ્રોફેસર ન પોતાનું ઘ ને પણ અમારે કરે એ તો એતો હોય એવા માણસો ઘણા ભાઈ कल्याण करते લોકો ના સુખને માટે જીવે એનું નામ સંત પુરુષ સમજ ને એ જીવે છે ને મારું જીવાનું કોઈ કારણ છે મનુષ્ય હોય એ તો બહાર છોકરાયેલો હોય ગાંધીજી સંત ના ગાંધીજી લપટાયેલા લપટાયેલા કેવાય સંતપુર જુદી વસ્તુ સંતપુર છે શું પારકા માટે જીએ પારકા ના સુખ ને માટે જીએ એમ પોતાને ગમે તે દુઃખ હોય કઈ પોતાના માટે જીવતો ના હોય સંતપુર થી થાય પછી ગમે તે બેસી જાય બધા લોકો બે હાજર લાલતુ લોકો આપડા હિન્દુસ્તાન ના તારે ક્યાં છોકરા ને ક્યાં છોકરો નથી એટલે સારું ગાડું અને લોકો લાવે છોકરા છોકરા છોકરા છોકરા છોકરા છે એટલે સંતપુરી સૌ ને હિન્દુસ્તાન માં તે કારણ એટલે વેપારી દુકાન જો આ જન્મ માં જે ભૂગણ હોય એ ગયા જન્મ ના ભાવ નું પરિણામ હોય તો ગયા જન્મ માં ટીવી રેડિયો ભાવ નું પરિણામ છે બાકી રેડિયો એ ક્યારે જ ના હોય ને નવી જે કોઈ ઉપર હોય તે જાણવી ये का हम आ गए अंदर ना ले येसेस क्या कुछ कर रहे हैं बन रहे हैं મધ્યમાં મગના મૂર્તિ હું મૂર્તિ મુકાય તો પાછળ ફાફતો આવી ગયો એટલે પછી એમના પછી એ મુકાવે કોઈ પછી બીજો મુકાવતો જાય એ સાચા પુરુષોના બે હજાર સાતા પુરુષો મૂળ ત્યાં ની આપણે આ લોકો મૂકી અને મારી ત્યાં સુધી પછી પ્રસાદ ચાલશે કે મારા પછી જે હોય ને દાદા ધર સ્વામી હું આમ કહી રહ્યો હોય એવી મૂર્તિ મૂકી કરાવી સિમંદર સ્વામી આમ કરીને પૂંજાવા માટે નથી આ પૂંજવા માટે કોને પૂજવાનું છે એ ભીખ નથી મારે કોઈ જતી રહી એ તો એક જા ભીખ છે મન બે બધી કામ સ્વામી કોણ એને જાણ બહુ માટે બઉ બે ચાર કલાક નું પણ એ ભગવાન છે આપડે જેવું દેશ છે વળી બધું આપણને જુએ છે સાથે ને? આપણે દુનિયા જોઈ છે સ્વામી આમ મૂકું છે એટલે લોકો ને એમ થાય ગયા દાદા હા સાધુ એ મારા ગુરુ તારા ગુરુ ને મેન એ બાપ દાદો કર્યો દાદા ગુરુ ને લાવ્યોક માં ને ને પછી તો બીજા ની આવી પ્રભાદેવ ચોખ્ખા માસ તમને શું ફાયદો છે ફાયદો કોને કવ બધું ખાલી વિચાર ગુરુ છે કે તમે જેમ ને પૂજો છો એમને તમે પૂછવા જોબડી વાચે દાદા રોગા ની સાક્ષી સિમંદિર સામે નમસ્કાર કરું દેવું ને આજ્ઞામાં અને જ્ઞાની પૂછ ની આજ્ઞા વળગી શું તમને ફાયદો થવા શાબેન પૂછે છે કે આધ્યાત્મિક ની સાચી વ્યાખ્યા શું આધ્યાત્મિક આત્મા સન્મુખ થવું તે સંસાર ની ઉડી જાય આત્મસન્મુખ થયું તે આ બધા સંપ્રદાય છે સંસારી વ્યક્તિ થઈને સાચું સુખ શું શું સંસારી સંસારી તરીકે સાચું સુખ કયું સંસારી તરીકે પોતે કોણ છે જાણી અને પછી સંસાર ચલાવો પોતે કોણ છે જ્ઞાની પુરુષ જણાવે મામ નંદાઈ રાખજો એવું છે તમને ખબર આપી છે કે મારી જાત ને જાણવા માટે તમે મદદ કરશો ને શું કેમ કે છે કે મને મારી જાત જાણવા માટે તમે મદદ કરશો ને હાથમાં છોડી જાય ત્યાં રહીશું નહીં પડે એમાં આપડે આત્મા શું રહ્યું કેટલું મોટું જોખમ લઈ બેઠા છે તેજ ભાઈનો પ્રશ્ન છે કે શું રહસ્ય છે જીવન જીવવામાં સુગંધ વાંદરા ની ખારી છે સુગંધ અગરબત્તી છે આપડે પૂછીએ કેમ નું છે ઠીક છે બધું ઠીક છે દબાઈ રાખે માં ખાડી જેવું અને ભલી શું આવે નાગ ના દવાસ ના લે નાકડા કારણ કે જે વધારે અહિંસક હોય તે વધારે પાકો હોય અહિંસા ને સમજી અને વધારે અહિંસક પડ્યો હોય તે વધારે પાકા હોય શું કરવું વધારે પાકો જેટલી હિંસા એટલે મા બાપ ને દીવડા મારતા દેખાય છોકરા દીવડા જ મારી પડે મારે એટલે એમની બુદ્ધિ વધારે ભાઈ બુદ્ધિ ભાઈ વધે આ બાજુ બુદ્ધિ વધી આ બાજુ બળતરા વધે બુદ્ધિ ઓછી એટલી બળતરા ઓછી ભગવાન જરાય બુદ્ધિ લીધા ની પૂજાય બળતરા જેટલી બુદ્ધિ એટલી બળતરા થાય એટલે આ સંસાર તકલાદી છે સંસાર નું સુખ જ જોઈએ કયા સુખ કયું બધા તકલાદી છે એવું લાગે સાસુ સુખ ક્યાં થાય તપાસ કરવા જાય એટલે પછી સાસુ સુખ આત્મા માં થાય એવું થાય એટલે આત્મા ધબદો રાખે ઉત્તમ થવાથી બરસાદ ના થઈ હોય આટ વર નો હોય અને એરપોર્ટ વગર વચ્ચે ગયાર માર્ગ ફરતો હોય બરતરા નઈ કઈ બાજુ જવા કરે બુખથી મુક્તિ અહંકાર ની બાળક થઈ ગયું અથવા શબ્દ કોઈ બોલતા ના ફાય તો અંબાળક બોલી જાય ગુનો શહેરો રાતે ના આવે હું નથી આવતી પછી હું બતાવું પડી ગયું આવ્યું પછી મંત્રો બોલ્યો પડી ગયો આમ તો એમ કરીને ત્યારે મમતા જ નહિ બરાબર અહંકાર એટલો ગાડો બિલકુલ ગાડો અહંકાર મજૂર હા એના દુનિયા ના મોટા માણસો ને જરા ઉપરી ભગવાન ઉપરી કંટાળા આવ્યો ઉપરી વાળી વાંધો આવ્યો તેર વર્ષે કંટી તૂટી ગઈ ખોકરો બાવા ની બહાર થયેલી જોયેલું તે જમારે તારું પાણી ગરો રેડ છે આપડી પર ફરી કાંઠી બસું મેં તારીખી માર્યું માસ્ટરો હું કઈ ગોઠવ મારે મમતા હોય તે ગોઠવે મારે તેને મમતા નહિ ગોઠવાડું શું આવે બિલકુલ મમતા નહી મમતા અહંકાર એટલો માડો અહંકાર પાછું એ ડાય અહંકાર હોય તો બહુ સારું પહેરાવા ગાડીઓ કામ ફ્રી હશે લોકો આવે રોજ પહેરેથી હું ભાર ને ગણવા બંગલા વાળા અહીંયા આગળ ચા મારા ઘર ની પીએ લેવા નહીં ભાઈ પછી તમને એ સુરદા જ્ઞાન પ્રગટ થઈ ગયું છોડે સુધ્યા ની છોડનાર ને? હંકાર છોડનાર કોહંકાર ને રાજમાં છોડનાર કોણ આખો રાધા અહંકાર એવું છોડે કોણ જ્ઞાન છોડે જ્ઞાન તો કોડે મારે દાડો ભરે તો આપ્યું છોડાયે ત્યા પછી પોતાની જાતને લખે તબુ રો એવું લખે શાહ સાહેબ એવું લખે છે કે દાદા હું તો તમારો તંબુરો છું કે અહંકાર વગળી ગયો તારા અહંકાર વગડ્યો એ થયો સાચો બાકી અહંકાર એટલે દારૂ દારૂ ના જ્ઞાન માં પડ્યો એનો અહંકાર ચારે છોકરા માટે ત્યાં આપતો પુત્ર માટે બધી ને હા ચાલો ત્યાં અમે જમીન આપી ચૌદ પેલા નાગરજી ભાઈ એમ બે લાખ રોકડ આપ્યા નાગરજી ગાય ગયા હજી તું મારે બીજી લે આવી થોડુંક એક વીઘો જમીન આપી દે દાદા આપણે જે પૂછ્યું ને કે તમે ચિંતા ના કરશો અને માટે તો આપડે છે મારી જ છે સારી સમજણ આવી ગઈ એની હવે બરાબર આવી ગયું આમ આવી ગયું એવું આવે ને એવું તે દિવસ દિવસ કારણ કે આપડે દાદા નું પર બધે જમા કરતા આપડે એમ કેવાય ચાલો કાળીમ કાયમી કેળવાય હા બરાબર દાદા સમજે આ દાદા એવું બીજી મોટેલ પર કહીએ કે આપડે બીજી મોટેલ પર આપડે તમને મૂકીએ ને એમને દુઃખ થાય તો આપડે પ્રતિક્રમણ કરવા એવું દાદા થાય વિવેક નું નહીં વિવેક નું નહીં સમજણ ખોટી દાદા સમજણ ખોટી વિવેક એને દુઃખ થાય હમા તાર કહેવાય હા દાદા એવું એમને કોઈક વાર દુઃખ થાય કે અહિયાં આવ્યા છે ને તા મોકલ્યા ના પણ એ દુઃખ થાય નઈ ને આપડે એવી ગોઠવણીએ તો ગોઠવણી કફટ ના કેવાય કપટ ના કહેવાય બીજા માણસ ની સગવડ આ આ ભૂલો થાય પણ શું થાય હિસાબ આવડ્યો છે કેવી રીતે ગોળી કરી પણ ભૂલ ના કહીએલ હોય નહિ દાદા કાલે પાક છે કાલે જરૂર હું જરૂર થશે દાદા આજે તો એના પડે તો કાલે થઈ જશે yeah <laughs> <PTSD> you can get it a... i got i found a way to do it by the way to so, i know just for a week after kayavarate na dewanu se mare kaam kya dewana somvar Jackson dada somvare somvar se somvar somvar somvare dikho yaar bhai aur somvar to next somvar monday somvar dada somvare h le saniye dewana dada ha dada ભક્તિવાળા ભગવાન માર્ગ ને પુષ્ટિ આપેલી લોકો આવી સરદાર તા ને એમ બાર ટકા છોકરા ગાડીઓ ના કરી દે ગાદી ગાદી ખાઈ ને ખાઈ પીા કરે ગાદીઓ છે ને જે આવડે જેને સમજણ હોય ગાદી પર આવે પોલ જઈ ના ચાલે અમારે સુરત ના કાર સુરત ના જ્ઞાન પામે શાંતિ થઈને શાંતિ થોડી ના પાડે તારસ ના પાડે શાંતિ થાય દાદા સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓ ને કેમ જોતા નથી એમ પૂછે પૂછે છે કે સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓ ને કેમ જોતા નથી એ કદાચ બગડે છે દામોદર નો કેસ થયેલા બધા સારા કે પાકે અલગ ઢોંકી અલગતા હોય ને ઉગાડી પડેલી વધારે થોડું ધોરણે આનંદ રહેશે ને થોડું બધું જોવાની છે આટલું જ પણ રહેશે આખું જોવાનું આનંદ પાંદેલા જ નહીં કોઈ આચાર્ય ભક્તિ ભક્તિની ભક્તિ અધ્યાવણી માસ્ટર થયું નથી પૃથ્વીરાજ એવા વિચાર આવે પોતે પોતાને સમજાવે છે પણ એ બહુ તોફાન કરે છે નથી બહુ કાઢતા નરકે દેવા નિશાની જે કોઈ ઉપદેશ આપે છે એની જવાબદારી છે ઉપદેશ આપે એની જવાબદારી આપવાની અધિકાર કોને ક્રોધ માલ માં લગભગ કોઈ બહાર દેખાય ને એવા હોય શું કયું બઉ સુક્ષા સાધારે ઉપદેશ આપો છો શું વાર છે ૂપણા કરે નરકે જવાની અહીં બો એ લોકો ન્યાય છોડે તો હા કહી દે ઘણા આત્મા નું તો મોકલ્યો